આપણું ના લીધેલું તમે તો અમદાવાદ મને કહે છે મને છે કેમ આવો ચોખ્ખો માણસ નો છતાં મને આ જગ્યા ખાલી કરવી પડી કોત કે હું મેં નક્કી કરેલું કે ભ્રાંધી પીવી હોય એવું જોસાહાર કરી હોય ભ્રાંધી પીવી હોય તો એને માટે જગ્યા મોટા માણસોને માટે રાખેલી જુદી જગ્યાએ અમુક જગ્યાએ નહીં રાજભવન રાજ્યો અને અમે સિદ્ધ ના મળ્યું એટલે તમારે હું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છું શું સમજો છું તમારા માણસો ઘનચક્કર છો ઇન્ડિયા ના પેસેન્જર તો માગો છો ભીક માગો છો માગો છોડે આનંદ હોય સુખી હોય તો બોલે જ નહીગન હે આવું ના બોલે આપણા પેસીડે તો કનફિકર બોલે એટલું એ ના બોલે હું પેસેડેન્ટ બોલાય મને ભાઈ જ છે ત્યારે બોલાય છે એતો રાત માણસ દબળાઈ કરવા માંગુ છે ઉડાિરા માણસ એ વાત <coughs> દરેક માણસ માં જુદા જુદા માણસ માં જે આત્મા છે એ તત્વો તો એક જ છે ને તરેક માણસો માં આત્મા છે જુદો જુદો આત્મા છે તો એક જ છે ને જે બધું એક જ છે એક જ પદાર્થનો બનેલો છે કે એમનો મૂળભૂત એક નથી અને અમુક સંજોગોમાં એક છે મન બુદ્ધિ અને અહંકાર ની બેટરીઓ આત્મા ના અસ્તિત્વ ને લીધે ચાર્જ થાય છે આત્મા ની હાજરી થી અહંકાર ની જે ત્રણ બેટરીઓ છે તે આત્મા ની હાજરી થી ચાર્જ થાય છે તો દરેક માણસો બેટરીઓ જુદી જુદી કેમ ચાર્જ થાય છે એક જ આત્મા છે પછી આત્મા ની ના હોય આત્મા તો એક જ છે તો પછી જુદા જુદા એટલે ઇલેક્ટ્રિસિટી એક જાત ની એક જ જાત ની પણ રેડિયા તારીખ જુદી જુદું કામ કરે છે ને એટલે જે સાધન છે તેની મારફત એટલે પોતે પોતે કશું કરતો નથી પોતે મારફત જતો નથી એની હાથમાં જે તેના ગુણ છે ઉત્પન્ન થઈ જાય છે શું કહું અને એડજસ્ટ થયા જ કરે છે નિરંતર એને કરવો કરાવવું પડતું નથી ઇફેક્ટ છે ઇફેક્ટ એટલે શું એનું પરિણામ એની પાછા આના કરે એમ મેરેજ કોઝી છે તે પાછું નવું નવી ભરાય કરે અને જૂની ઇફેક્ટ પરિણામ પામે મન છતે કુદાકુદ કરતું હોય બુમા બુમ કરતું હોય તમે કંટાળો એક્સ થાય થાય છે એક્ઝ્રેસ થવાનું જ જે છે ભરેલો બોલ નીકળવાનો છે ના અનુકૂળ આવે જોયા કરવો આપડે શું કર્યું એ વાક્ય નથી કે મને મળી ગયો તમને ખબર જેટલા માણસો બધા મરી જાય છે એ બધાને આ દુનિયામાં બધા માણસો મરી જાય છે બધાને તો पूर्ण तत्व नु भान थे आत्मा ए, ए, मा, मरी गया आत्मा देह छोड़ी दे पी आत्मा बदर्ण तत्वी भरा गई है બેટરીઓ ભરાઈ જૂની જૂની છે તેવી ભરાઈ ગઈ છે એ બેટરીઓના આધારે અને મળતી વખતે આખી જિંદગી જે કાર્ય કરેલા છે તેનું સરવાયું આવે પોતે જે આખી જિંદગી કાર્ય કરેલ છે એનું સરયું સર્વિયું સમજ્યા તમે નફો નફો ટોટો આવે છે એના ફોટા તો દસ વર્ષ પહેલાથી પડતા ભાઈ તમે કેટલા વર્ષ પિસ્તાલીસ પિસ્તાલીસ હવે પડવા માર્યા ફોટા તમારે શરૂઆત થઈ અત્યાર સુધી આગળ કાર્ય બદલાતા જાય હવે તમારે ચેટની ચાલુ અત્યાર સુધી ખુદાકુદ કર્યા તમે તેમ રજવ્યા ફર્યા હવે તમારે ચેટની તો ફોટા પડવાની શરૂઆત થઈ જાય આવતા ભવના અત્યારે આ ગઈ કાલે તમારો ફોટો પડ્યો હોય તો દેવગતિ નો પડ્યો હોય તો પંદર વીસ હજાર પછી પાછો પાછો પડે જાનવર જેવો જ્ઞાન આપેલું પછી ફોટા પડવાની ચિંતા નહીં ફોટા કેવી રીતે કોઈ ક્યારે મારું હું ક્યાં જવાનું છે જાણવું હોય તો મારે શું કરવું કે પોતાના વિચારો લોકોનું પડાવી લેવાના હતા લોકો ખાઈ જવાના હતા લોકો પરત્રીઓ ખરાબ દેતી ખરાબ દો બધું પોતાનું ભોગવે સ્ત્રી બીજ બોકરા ખેતર બેતરમાં જે ચીજતા છે પોતાના ખેતરે બીજા એ પોતાનું ભોગવે તે ફરી માણસ થાય પોતાનો ભોગવ પણ જાનવર થાય મનુષ્ય બે પગલા જાનવર ને બે વધારે પગ પડી ના જવાય અને પૂછડું બધા અને જો પોતાનું સુખ હોય તમારો જે સ્પાય સુખ હોય તમારે ભોગવવા માટે એ બીજા કોઈ બે ફ્રેન્ડ આવ્યા એમને મુશ્કેલી હોય તમે કહો કે ભાઈ હું તમે કેમ કંઈ નભાઈ પણ તમે શાંતિ સુખી થઈ તો તમારું સુખ બીજાને આપી દો તો તમે સુપર હ્યુમન એટલે ત્યાં દેવું તમારા માટે રિઝર્વેશન તૈયાર છે તૈયાર જ રીઝર્વેશન કોઈ અત્યારે આલી જગ્યાઓ પડી રહેશે આખું બ્રહ્માડ લોક વાળું છે આ મધ્ય લોક માં આપડા જેવા મનુષ્યો ને પંદર ભૂમિકાઓ છે આ આપડી આ ભૂમિકા છે ને એવી બીજી પંદર ભૂમિકા જો હા મામી એ ભૂમિકા બધા જઈ શકીએ નહી એટલું પણ આપડે જીવન બીવન બધું આપણા જેવું ઊંચાઈ ઓછી હોય આવી સત્તા ઓછો હોય પણ જીવન આપણા જેવું બધું છોકરા લગ્ન બગ્નો બધું આ ખેતીવાડી વચ્ચે ચોરીઓ બોરીઓ બધું આપણા જીવન સ્ત્રીઓ હોવું થાય જાય પ્રયુ થાય આનો આ જ બધું ધંધો અને ચોર લુચા ના હોય ને તો એ સંસાર કેવાય બદમાસ છે ગજા કાપનારો છે બધી જ જાતના લોકો છે તારે આ બેન થાય બેનમાં બે ટીપડી વાળા બધા હોય તો બેનમાં કેવું લાગે બેન જાય બેર બદવા કર્યું તેની જરૂર પીરા ના હોય ચાલી જગ્યા પેલા તો જોઈએ જ સાયન્ટ દેખાય છે આંખે દેખાય તો આમાં એટલે શું વૈજ્ઞાનિક એટલે શું એને એ જાત ગીત છે આ શું છે એને મારફત ગીતનો ઉપયોગ થઈ કુદરતી ગીત એને દસ બોલે એટલું આ ઈન્સી ને દસ બોલે કશું આવડે ની ના આવડે નવક ને કશું આવડે ની ઘર માં એ ના આવડે તમને ઘર ચલાવતા આવડે ને નાલે દીવ વાળો માં કાઈ મત કહે ના આવો આનો મત દે てる રે ને મારી મારી મને વાદા હી જડતું ને તો આ શું થાય તો બધા દયા ખાવા જેવા જીવડાવો જ્ઞાનીઓ ખાય બધા શું કહે કારણ કે જ્ઞાનીઓ શું અને વૈજ્ઞાની નો કોઈ વૈજ્ઞાનિક જ્ઞાનીઓ શું કે તમે ઉઘાડીઓ કે છો પણ જ્ઞાની જેટલા શબ્દ બોલે ને એ નોંધાયા શબ્દ ના હોય એક્સપ્લેનેશન સાથે હોય એક્સપ્લેનેશન તમે ગેર ત્યારે માગો તારે એક્સપ્લેનેશન આપે છે આવું બોલાવી દે તમે તમે ઊંઘો છો કર્યો છે પણ એ વૈજ્ઞાનિકો બધી મોટી વસ્તુ નથી વૈજ્ઞાનિકો જસ્ટ માટે પાત્ર છે જસ મળ્યો નહીં કારણ કે ધીલે તો આપડે તો કેટલાય કાળો થી શોધવા જગત ને સમજ ના પડે આપણે સાપેક્ષ ને નિરપેક્ષ કેતા શબ્દ લોબી ટૂંકી શાના હતા આ એક ટૂંકી જ છે માટે પેલી છે એ બિચારા એવું ડફાશ નહી મારતા આપડા ડફા ને એ કે છે આવું દેખાય છે એમના કઈક આમ જ છે એવું ના બોલે આપણા એક સિદ્ધાંત બને લે એવું જ છે તો આવડે ને કરે આપડે કઈ ઉતાવળ કરો ત્યારે રઘો થઈ જાય આપડે કઈ ધીમેથી ચાલો ત્યારે ચાલ એટલે આપડે શું કેવું પડે બીજા દેશના બીજા લોકમા ના દેશ જેવો પૂજો પૂજો બધા પૂછવાનો અધિકાર છે દરેક વાર જગત નો માટે પ્રભુભાઈ પૂછે છે કે બીજા લોક જે લોકો છે મનુષ્યો એ લોકો નો કેવો હશે કોનો બીજા લોકો મનુષ્યો પગ માણસ જાત આખી તમામ બે હાથ બે પગ આ ડિઝાઇન છે જો તો કાળો ધોફરન્સ માટે મગદનો વિચારોનો ચેન્જ હોવાથી મગજમાં વિચારો નું ચેન્જ છે અને વિચારોનું ચેન્જ નું આ લેવલ બધું ફેરફાર છે સ્ટેન્ડો બધા ઇન્ડિયા સીઆઈબી બધા વિચારોમાં બહાર દેખાય છે ને એ જ વિચાર કરીશું કે અંદર વિચાર એમને આવે નહી અંદર પેસે જ અને ઈન્ડિયામાં અંદર વિચાર આવે એટલે વિચારો ભેદ આટલો એમાં પાછા મુસ્લિમોના વિચારો સુધી જતા હોય એટલે ડેવલપમેન્ટ વિચારો મનુષ્યોમાં ફર્સ્ટ ડેવલપમેન્ટ આઉટર ડેવલપમેન્ટ છૂટ આફ્રિકન સીડી લોકો બધા ફર્સ્ટ ડેવલપમેન્ટ પછી સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ દરેક દેશોના વધતા ઓછા પછી આ પછી અંગ્રેજોનું ડેવલપમેન્ટ પછી આ તે આપડી પાડોશ આવે ડેવલપમેન્ટ વધારે બધા કરતા કારણ કોની પાડોશ કોની આવે છે આ ચીના એ બધા ડેવલપ થયેલા આ મુસ્લિમ ઈરાક વારો તો એક અમેરિકા ડેવલપ થઈ રહ્યું પેલા આ જે બધી સંસ્કૃતિઓ જે બધી નિર્માણ થઈ જુદી જુદી જાત ને હિન્દુ સંસ્કૃતિ મુસ્લિમ સંસ્કૃતિ એ બધી સંસ્કૃતિઓ નિર્માણ થઈ એમના જેમગુરુ હતા એ લોકો આ બધી જુદી હિન્દુસ્કૃતિ બધા સ્ટેન્ડર્ડ છે ફ્રોમ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ ફ્રોમ ગાટન સરખા નથી બધા ધર્મ સરખા છે એવું કેનારો માણસ આ બધા મનુષ્યો બાળકો બાળકો પચાસ ડિગ્રી પર છે કોઈ પોણસો ડિગ્રી સો ડિગ્રી ધર્મો એ ડિગ્રી વાળા જ છે સમજે બીજી બીજા લોકો કામ કરે એ લે મનુષ્યોની યોની એક જ દેખાય છે ફોર્મેશનમાં ડિઝાઇનમાં એક જ દેખાય છે પણ મનુષ્યની યોનીઓ ચૌદ લાખ યોની છે ચૌદ લાખ યોનીઓ ડિફર એટલા બધા એટલા બધા ભેદ છે મનુષ્યોનો આ બધા આખા બ્રહ્માંડના હા બધા લાખ એટલા લેયર્સ છે ફોર્ટીન લેખ લેયર્સ તે આ લેયર નો હોય તમારે અમુક લેયર ના તમારે મફત લેવાનું કે તમને બધું શું ખા ખાવા પીવાનું શું કરું બઉ હાઈ લેવલ વાગે ઘેર રાખીએ તો ના થાય તો આમાં ના થાય છે ચિમ્પાજી એ આપડા મનુષ્યના પિતરે બે પેઢી આગળ ચિંતાજી કરે આફ્રિકાની આગળ બે પેઢી આગળ ચિમ્પાજી આવે બુદ્ધિ જાનવરો નું મન બુદ્ધિચિત ના અહંકાર હોય ખરું પણ લિમિટેડ હોય કેવું હોય આ ચાલવારોમાં મન બુદ્ધિ ચિત્ત ના છે તો લિમિટેડ હોય અને આપણું લિમિટેડથી મળીને અનલિમિટેડ સુધી ન હોય મન બુદ્ધિ શાંત થઈ જાય શાંત થઈ જાય ને તો પોતાના ક્લેમ માટે ઉછાળા મારે વાત ઉપર વિવાદ કરે શું કરે કોઈ બોલતા હોય ને એને કોઈ વિવાદ કરે જ્ઞાની પુરુષ ના શબ્દો ઉપર વિવાદ આત્મા કબૂલ કરવો જ જોઈએ ન કરે તો આડો મોણ અમારી હાજરીમાં આત્મા પ્રગડ થાય અને આત્મા સુધી વાત પહોંચે નહીં તો બીજી કોઈ જગ્યાએ આત્મા સુધી વાત મન સુધી પહોંચે આત્મા ઉપર જે આવરણ છે અને ભેદી અને ઠેર આત્મા સુધી પહોંચાડે આવરણ ભેદી ત્યાં આગળ તો આનંદ તો થાય શું થાય તારે અહી આત્મા નો આનંદ થાય મન મસ્તી શું કહે આત્મા નો આનંદ થાય તે નિરાકુરતા ઉત્પન્ન થાય આખુ વ્યાકુરતા બંધ થાય પેલો મસ્તી માં આવે તો આખું રાખુ પછી ઉતરી જાય પછી દાર ઉ દારૂ ઉતરી જાય પછી ટાળો થઈ જાય ને મસ્તી ઉતરી જાય રોજિંદા જીવનમાં રોજિંદા જીવનમાં કેવું જીવન નિત્યકર્મ નિત્યક્રમ નિત્યક્રમમાં એ તો ફરજીયાત છે ફરજીયાત નો ખરે પોતે આ ફરજીયાત છે ફરજિયાત એટલે તમારી સત્તા બહાર ચાલે છે તમારી સત્તા ક્યાં ફરજો બજાવ છું ભાઈ મારી છોકરાની ફરજો નહોતું બચાવું વાત તો ફરજીયાત ફરજીયાતું બંધેલો છું અમે ત્યાં શું કહ્યું બાઉન પણ હાથ કરતો રહી તને એ રોટલી બોટલી બાફ બે બાઈ જાય કે આવડે ના આવડે રોટલી હોય સમજાયેલું છે સરદાર સમજાયેલા જાય મોટા માણસ બનગે બધી જાત ની ફરજો બધી હસ છો સમજો ના આપડે આપડે કરવું જ પડે ને છૂટકો નહીં ચાર કરવું જ જોઈએ આપડે તેથી કરો કર નહી આ બીટી બાબુ હસ તો કરે ફરજીયાત અમે જરા કાતા પૂર્જ માં બેઠા ડાયર માણસો પૂરજન નહી માનતા તકબીર શું તકબીર શું કયું તકદીર તગવીર તો સમજ્યા પણ કઈ જાત ને ઘન ચક્કર કોને લકી તમે સમજો પડી જાવ જો અર્થ કરતો એનું નહીં સમય જાય મારી પણ આવે તો બધા લોકો કે છે મૂર્તિ પૂજક નથી ગયા છે એટલે આ મૂર્તિ પૂજક નો અર્થ શું તમે કરો છો તમે મૂર્તિ કરતા અને આ ગોખલા તરફ કરો છો ગોખલા ને નંબર કે છે એ લોકો દેખાય એ મૂર્ત અને છત બાજુ કોઈ ચીત નાખી વાંચવા કરવા મૂર્ત ભાઈ ને મૂર્ત આ લોકો ક્યાં મૂર્તિ નક્કી થઈ આવ આમ થોડું એક જ ચિત્ર ને આમ કેમ આ બે પાંખા મુકેતો ને એક હતો અને સ્ટેચ્યુ હોય છે પ્રાઇસ નું બધાનું હા બે ઇન્ડિયન ફિલોસોફી મૂર્તિ પૂજા એ બધું મોટા મોટું વિજ્ઞાન છે કે મારી વાઈ જે પૂરો મારો ઉન ખરાબ હશે ખરાબ કરીને કઈક તબિયત થાય નથી અમે ક્યા ભગવાન ભગવાન પુનર્ધન સંજે જ છે હવે તીહા માસ ને અમૂર્ત આત્મા પ્રાપ્ત થયો નથી હું કરતા છું ભન છે હું કરું છું બાર ભોગવવાનું છે હું જે કરું છું મારે ભોગવવાના છે એવું જીવ માત્ર ને તમારા હિન્દુસ્તાનના લોકોનું ભવાન છે પોતાની જવાબદારી છે અરે એ પુનર્જનને કબૂલ થયો કે હું કરું છું એ મારી જવાબદારી છે કારણ મારે જ પડશે એટલે ક્યારે ભોગવવા પડશે એ મેટર પણ મારે જ ભોગવવું પડશે એ પુનર્જન્સ શું છે શું છે આવું આ મહાવીર ભગવાન ભગવાન થઈ ગયા હતા ધારા ગુણ ના ગામ હતા એ બધા પગે લાગે પ્રતિષ્ઠા કરેલું ભાઈ પુરુષ પ્રતિષ્ઠા એટલે આ લાકડામાં પ્રતિષ્ઠા કરે એમાં આત્મા પ્રગટ થાય પ્રતિષ્ઠા છે આત્માની આધરી ની પ્રતિષ્ઠા છે શું છે આ પ્રતિષ્ઠા છે પ્રતિષ્ઠા ફળા છે એ જ્ઞાન પુરુષો પ્રતિષ્ઠા કરે ને કરે શું તમને સ્થિર કરે એ મૂર્તિ જરૂર છે ભગવાન કઈ મારવા આવું પડે કોણ રૂપા કરે છે પોતે કરે છે પોતે કરે છે અરે મોઘાભાવી પેરીઓ લાવેલો હોય ને અને પછી ક્યાંય રસ રોત નહીં બધું બહેન મુખીલું હોય તૈયાર અને ખાવાની શરૂઆત થઈ અને પછી થોડું ખાધું કઢી કઢી હાથ ગાળ્યો જરા ખાડી લાગી ત્યાંથી ટેબલ પચાડે મેં કડું ખાવું કઈ નથી મેર ચક્કર પોતે જઈને કોઈ ઉપરી નથી ધણી ગનો ગનો ધણીએ કોઈ ત્યાં ઉપરી કોઈ નથી વોશ વોસ એટલે કુદર કુલ્લા ફરી મેળ્યો છોકરાપો આવડો થઈ ગયો અભિપ્રાય છોકરા આપડે પૂછીએ બોલે કહી સારી છે ને આ બધું પપ્પાજી કરી નાખે તો બધું ખાઈ લો કે પપ્પો ઘોવાડો હું આ પપ્પો દેખાડતો એનો વડું પપ્પો ત્યાં છોકરા છોકરા છોકરા નોંધ કરે છે કે પપ્પો છે અત્યારે બોલાય નઈ છોકરા થી છોકરા એજ માં પગ જો નીચે લબાઈ ગયું જો ભોએ અડે નહીં નઈ તો હજી આપણે છોડે નઈ ભોએ અડ્યું દબાઈ ગયા પગ મૂકી દે અને પગ પહોંચે ભય એટલે આપણે છોડે નઈ આપણે કઈ છોડ છો તો છોડે પણ પગ પહોંચ્યા તરફ છોડે નઈ એટલે આ પજલ થયા બધું કઢી સારી થઈ આપણે કઢી ના ચાલે પાણી નાખી દઈએ તો સારી થઈ જાય નહીં બેન ને શાંતિ એમ કહીએ કે આ જરા કઢી માં ફરી ઉપર પાણી બાળી નાખી અને જરા નાખી લાવ ને એ કરીને પણ આવું મોટા મમ્મી કચ્છ કરે આ મમ્મી ખરાબ છે પણ મનમાં નથી કરે મોટો થઈ છે મોટો ફાયદો આપે ખરેખર આખા દુનિયામાં કોઈ બાપ હોય જ નહીં રિયલ ઇસ્ટેટ ની જો બાપ હોય તો બાપ મરી જાય એટલે છોકરા ની જોડે જ જાય કે બાપ મારેથી મારે ભાઈ કયા કામ ના જ્ઞાની અજોડ પજોડ એટલે શું કે તેનું હરીફ ના હોય શું ભાઈ બુદ્ધિ બાકી જ્ઞાનીઓ વી હે બુદ્ધિ આપણે કઈ ગમતી મેં મળશું શું ધ્યાન મળશું કરે કઈ મરજીત નો સંતોષ મરજીયાત શું કર્યું એ મને ખોવાઈ લાવી મરજીયાત શું કર્યું એ ખોવાઈ લાય બધું ફરજીયાત નાયા થયા ફરજીયાત કર્યું મરજીયાત કર્યું ફરજીયાત શું કરે કોઈ લેનાર દાદા પોતાનું સુખ બીજા ને આપી દે તે આમ તો ફરજિયાત ફરજિયાતે આપી દીધું એટલે ફરજિયાત આપી દેવાનો ભાવ એ મરજિયા ભાવ એ મરજિયા આપી દેવાનો ભાવ એ મરજીયાત હા તમે આ કઢી કઢી ખારી હોય તો શાંત ભાવે ચલાવી રહી એવો ભાવ છે તમારો એ તમારી મરજીયાત છે સંધાય છે વાત વાત કે બંધ રાખજો ચાવસ બરાબર અમને એમ લાગે કે અમારો ટાઈમ સારો છે ગયો શું કરું હા ચોપડીઓ ચોપડીમાં ફરજો બધા આવજો આમ છે ચોપડીવાળાએ લખ્યું લેખકોએ લખ્યું કઈ ગઈ ને અને પેલા પ્રવચન કરનારા નાર ગરબુ ચાલે છે આ બધું સુધી શાસ્ત્ર કાર્ય કહ્યું શાસ્ત્રકારો એક જ વાત કહી કે જગત આખું ગર્યું આખે ઊંઘે છે કૃષ્ણમૂર્તિ બાર રોકવા માટેરનેસ નો અર્થો કે તમે જે કરી રહ્યા છો વધુ ખાઈ રહ્યા છો એ બધું તે જાગૃતિપૂર્વક કરવો પછી શું કે છે જાણી લો અજાગ્રત સ્થિતિમાં રમા રમ કુદા કુલ કરો છોલ ન બોલ બધું રમો છો પણ જાગર સ્થિતિમાં કરો પછી જે પાંચ ઇન્દ્રિયનો સુખો ભોગવ સ્થિતિમાં ભોગવ તો બીજું અવેરનેસ નો વાત નથી આપણા હિન્દુસ્તાન લોકોયા છે અને એ ઉપરાંત એલર્ટ થઈ ગયેલા એલર્ટ કઈ કપડું પેલા આ બધું વ્યવસ્થિત છે મારા મારે ના મારે મારે કઈ લેવા દેવા નથી એ તો આ ઈશા જ એ મને સમજાવો કે છે આ હું પાર્ક માં જઉં છું અને તાર મેનેજર